આવે નહીં ના સમજી વાળું બુદ્ધિ ભાગ્ય નથી તે રાખવા ને ધર્મો ભાગ રાખે તો એ બહુ દેહ ની જાળવણી નથી રાખવાની એવું તો નથી ને ના દેહ ની જાળવણી રાખવાની ટાઈમ પચાસ થયો એનો દસમો ભાગી આકાર બે મિનિટ દેવા દેવા નથી તે વાત છે વાત લો દરેક વખત પૂછી સંતોષ થાય દાદા ઓછું થઈ જાય કોઈ વાર બહુ રહે છે આપડે આવા પ્રશ્ન મીરાભાઈ છે निर्दोष कोई कई करतुर्ता है तो स्पष्ट बुझी जाए मन अता है छे जवाब આખું જગત નિર્દોષ જ છે આ દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે અને આપણું જ્ઞાન ભ્રાંતિ રહી છે તેવું એટલે દોષ જ ના દેખાય તથા પાતલા પાછલા પરિચય લઈને જો દેખાય ખરે તો આપણે સમજવું જોઈએ પાટલા બીજા દેખાય છે ખરેખર કેવું નથી એવું નથી આ વાંચના વિષય મસ્તુખ આવે એવું બંધ નહિ કરવાનું ખાવાનું ખરું માન્યતા હોય આપડે કેવી રીતે ખાતે હા પણ એમાં સુખ નથી એમાં આવું કેવું ખરાબ છે દાદા જવાની છું આશ્રમ દાદા જોવા મને ત્યા કપડાઈ આપશે ત્યાં કપડા કોણ ધોઈ આપશે એમ કે છે આપણા દેશમ વધારે છે કે મને આવી ત્વરિયો આવી રૂચરીઓ આવી બદમાસી એ કોઈ દેશ માં હોય છે એવું કેમ આપણા દેશ માં સારી વસ્તુઓ હોય ના ના કોલેજ માં સારી વસ્તુ મૂકી હોય ખાવાની ચીજ ના હોય એ વસ્તુ કોલેજ માં મૂક્યું હોય અને મૂકી હોય તો કિન્ડર ગાટન પેલા તો એમને કશું કોઈ હોય નઈ જો પેલા ચોરવાની ઈચ્છા થાય ને ચોરી ના લાવે તો ચોરવાની ઈચ્છા તો થાય ને અને નોનસ વોનસવ ના થાય બુદ્ધિ ગીરી નથી આજે એટલે ફળદવાળકો એમની જે બુદ્ધિ છે બાહ્ય બુદ્ધિ છે આપડી આંતર બુદ્ધિ છે આ કિલેલી બુદ્ધિ શું ની કાર્ય કરે છે બૌ ચૂકી લોકો પણ સાહજીક છે બિચારા સાહજીક ના એ સાજિક ના થાય છે મારો ત્યાં પંદર દાડાનો હતો કેટલો હતો પંદર દાડો આ પંદર દાણા લોસ એ જતા નથી રાજ્ય ખબર પડે કે આ વ્યવસ્થિત ઈચ્છા છે પેલા તો કેવી આપડે ના પાડીએ પોતે જ્ઞાતા છે મન નું સાંભળવાનું આવે મન નું સાંભળતો હજી અંદાની હતું અને મન ના આધારે દુખ આવતો હતો મનકા તન ચલે કાકા તર્વસ્વ જાય મન ફિકલ છે એને કયા પ્રમાણે વાતાવરણ સારું બંગલા માં શું અનુભવ કે જ્ઞાન ભરેલું છે ને એ જ્ઞાન લૌકિક છે તો સાતું નથી લૌકિક લોકે હાથું એ આપડે હાથું પણ અલૌકિક નથી વાસ્તવિકતા નથી એમાં બધા તો પછી મોક્ષ કારણ કે મોક્ષ એવું નથી એ તો લોક બરાબર છે પગલ ઇટ સેલ્સ પગલ થયેલું છે ઇટસેલ્સ પગલ થયેલું છે વિજ્ઞાન છે વિજ્ઞાન જ છે ભગવાન ના હોય અને કુદરત નું હોય હવામાં પાણીમાં બધા માં ભગવાન કોણ ચલાવે છે ત્યારે ભગવાન ચલાવતા નથી ઓનલી સાયન્ટિફિક એટલે આ જગત ને લક્ષ્મ હોય ને એમ પોતા સુખ આવે નહીં સંતો બિચારા જાણે આ તો જ્ઞાનીઓ નો છે જે વાંચે દેખીને કે દિવસે દિવસે દેખી ને કેવી રીતે ચાલી રહી ભગવાન કેવી રીતે બેસી રહ્યા છે તે પોતાને ખબર પડે એ બધું કહે તો ગાળું કરે અને તો કેટલા આવતા હું ના ચાલે ધરમ ખોપરા થાય તૈયારી 84 ચોરાણુ સુધી માં વર્લ્ડ વોર થવાનું છે દસ વર્ષ ચાલવાનું છે દસ વર્ષ સુધી ચાલશે એવું છે ને એક શાંતિ થઈ ગયા પછી એકદમ જબરદસ્ત શાંતિ અમારી છે જબરદસ્ત પૈસા પૈસા બધી રીતે કૃષ્ણ ભગવાન ગયા પછી મારી ને મારી ગયા પછી મારી ગયા પછી બધા સપડાયેલું છે હિન્દુસ્તાન સપડાઈ ગયો દુઃખ છે મહા દુઃખો મહાન દુઃખો બેઠા છે ઘઉં ને કોકરા બે જુદા પડી જશે આવે આપણા લોકોયા કેવો હોય કે ઘઉં ની માં કોકરા હોય તો તારે કે ઘઉં છે આ તો એવું કે બધા ખુબ વધી ગયા ચાલીસ ટકા કોઈ તોય એને ઘઉં જ કે જુદા પાડ્યો હા ઘઉં કેવાય નહી શું કે છે હાજર ટકો હોય તો ઘઉં કેવાય ત્રીસ એટલે ઘઉં કે પૂછતા હતા કે ઘઉને કોણ ને કોકરા કોણ કે જે પયાણ ને ભ્રષ્ટાચાર કરાવડાવે છે આ ભારત દેશ માં બે જીત છે ભરાણે ભ્રષ્ટાચાર કરાવનારા અને ભરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે એ આ બે જાત ના લો છે ભરણે ભ્રષ્ટાચાર જે કરાવડા છે અને ભરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે ઘઉં છે આ બે ની ગુણ્યો છે આ શું છે ત્યારે આ ઘઉં ઘઉં અને મટી મટી કુદરત કરવા માંગે છે શું કરવા માંગે છે એકલા ઘઉી આખી ખરાબ તેનાથી ખરાબ કરશે દરિયો કૂબશે ધરતી કંપ થશે દુષ્કાળો પડશે અને આ ફટાકડા પછી આવશે ને આ પાઘડી દવા આવ્યો છે શું થયું છે ભવિષ્ય ના પણ નજીક નાતા આવી છે હા આવી રહી છે પછી બે હાજર પાંચ માં તમે એવું લખ્યું છે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એવું લખ્યું અત્યારે થઈ રહ્યું છે પણ લોકોને દેખાય ને આ જેમ મહસાગર માં દરિયામાં જેમ લડે છે આગળ થાય ને આ બધું કુદરત કરે છે અને પોતે જાણે કેવું કરું છું એવું લાગે કુદરત છે મોટા મોટી મૂડી હતી આવી મોટી મૂડી હતી તો એક વેપારી કે છે દાદા મારી પાસે દસેક લાખ હતા તો બધા ખલાસ થઈ ગયા ગયા હા તો ગરીબ થઈ ગયો ના બોલાયું ગરીબ થઈ જતો હશે બે લાખ માં આપી છે કે આપી દેવા કે આપીએ આપડે બધી મૂડી જ છે બે લાખ બે વખત આપીએ બે વાંખે મારી પાસે ગજવી નથી એમ કેવું ટેમ્પરરી છે આ બધી ટેમ્પરરી મૂડી છે પછી શું છે તને પરમાનન્ટ પરમાનન્ટ કોઈ પ્રસંતા ના હોય જેને કોઈ અવલંબન ની જરૂર ના પડે અત્યારે એને શું એ કેવી રીતે જે માણસ પાણી ના પીએ ખાય નહીં એ બધું નથી એ બી નથી કોઈ ચીજ ની જરૂર ના પડે હવા ની જરૂર ના પડે પછી કોઈ જ કોઈ હરકત ગરમી પડે ઠંડી પડે કોઈ હરકત નહીન્ટ એ અવલંબન વગર નું ઇન્ડિપેન્ડન્ટ કહેવાય હા તો ચા ના મળ્યું હોય ને ખાવાની જરૂર ના હોય એવું ઇન્ડિપેન્ડન્ટ જોયું નથી આપડે વિચાર કરતા ખબર પડે ને કે કોઈ ખરો ના તો એ એ ચલાવી શકો આજે કોઈ હોય તો તમે એનો ઉપયોગ કરો છો કાલે ના હોય તો તમે ચલાવી લો છોપેન્ડન્ટ ના કેવાય અમે ત્રણ વર્ષ રહી આવ્યા તો અમે કોઈ નહોતું જમવાનું તૈયાર હોય એટલું ડિપેન્ડન્સી તો બધા ને હોય જ એવું ઇન્ડિપેન્ડન્ટ કોઈ હોય જ ના શકે કોઈ પણ અવલંબન હું નથી લેતો ન કરો શું હું નથી લેતો આ વાણી એવું બોલતો નથી ને ચાલે સમજાવો સમજાવો ગુસ્સો કરું છું કે આપડે બોલવામાં તમે કોઈ કામ કરો છો શરીર ઉઠે છે એ ખબર નથી કોબન કાય તેરી કાવડોળો નઈ તમને ના ઓર તો ખત એ અસર ન થતી એ અસર ન થતી કસો માતોની એ અસર ન થતી અકા બેક પાછળ કોણ કરી મુ છે કરી કે મુ દીકો બેલે એટલે ન થતી અસર દીકો તને કજો કવાય ન હો ને ના એ તો અસર ન થતી એ અસર ન થતી ખરેખર ન થતી ખરેખર એ પણ અસર ન થતી થતી નથી ના એ અસર થતી નથી આ કી અસર થાય કોઈ પણ અસર થતી નથી અસર થાય છે કાકા વ્યવહાર પૂરતી તો જરા મન વ્યાકુળ થઈ જાય આપણને જરા આઘાત લાગ્યા જેવું થાય અપમાન થયા જેવું લાગે आशरेपूर आश्रो सकता जवाबदारी जवाबदारी तक खातरी थी आश्रो तक आप પછી આશરો નથી આપી શકતા એટલું જાણું છે આંતર આપવા માટે સર હું એ જ કું છું કેટલા તમે કરો છો આમ થઈ ગયેલું છે દાદા પણ એનું આપડી કઈ ભૂલ હોય ત્યારે આપડી કઈ મને એમ લાગે છે કે આમાં આપણી કઈ થઈ છે સંકટ આવે તો મને મને પોતાની એમ ભાર ત્યાં કરે છે કે આપડે કાતો પેલા નું કોઈ આપણું પાપ હોય અથવા કોઈ આપડે ભૂલ કરેલી હોય એ ભૂલ આપણને નહીં તમારી ભૂલ તમારી જ હોય તમે ગણા સુધારી કેમ દેતા નથી આ તમારી ભૂલે છે નઈ આ તો ભૂલે તમારા હાથમાં કાબુ નથી અત્યારે અત્યારે કાબુ નથી આવ્યા આવતા ભાવ સુધારી શકો છો અત્યારે આ કાબુ નથી સંચિત પ્રારદ રૂપે આવે સંચિત એટલે કર્મ ફળ આપવા માટે લાયક થયા નથી અને ફળ આપવા માટે લાયક થઈ જાય ત્યારે ત્રાસ કહેવાય ફળ આપવા માટે લાયક થયા નથી લાયક થાય બધું એ કરી રહ્યું છે આ તમે કઈક કરતા નથી આપણે સત્તા નથી રહી હવે આવતો બઉ સુધારાની સત્તા છે તો થઈ ગયું એ થઈ ગયું એ પણ તમારે નાર્મલ છે રક્ષણ રાખે પણ તમે પ્રોટેસ્ટ કરો આ બધું કરેક્ટર છે તમને પોતા કરે એ બંધન માં આવે બંધ પડે છે કર્મ બંધાય ભગવાન કરતા નથી તમે કરતા છીડલધે ફડ સસાલે સાલે મીડે સાલે સશંડેં સાલણારું. સાળ સા૨િં સાીએ સાળીએ સાધક સંરથણ સા� અપમાન કરી પણ એમના હસબન્ડ હસબન્ડ ને જરા કઈ કહે તો સેટ પણ એ નેટકો નથી કરી શકતા અને એનાથી એમને પોતાને બહુ પ્રોબ્લેમ ઉભા થઈ જાય सहन कर बीज एक प्रश्न है आम संसार अमुक टाइम एवे के छोड़ी बस छोड़ी देव बस आत्मा नुज करू है वैराग जु रहे पची पाचू के आधु भोगवे आदा रहा था જ નહ વગર ની વાત સિદ્ધાંત જવું છે પણ ચાલુ નથી એને શું હાથમાં ક્યાં સત્તા છે એવું થયા કરે છે દાદાજી ચિંતા જ ના હોય ને થયા કરે થયા કરે માનવાનું હોય છે આ બધું ધ્યાન માં રહ્યા કરે આવું ભોગવવાનું કોઈ તન્માયા થઈ જવાય તો એનું દુઃખ ના રાખવું જોઈએ દુઃખ થાય એનું તો શું કરવું દુઃખ નહી રાખવાનું આપડે એમ જ કરવાનું જાણો આપડે આપડા ધર્મ ચિંતા કરવાની ભોગવાઈ રહ્યું છે જુઓ અને જાણો એટલે તમારો ગુનો તૂટી ગયો ભોગવી રહ્યા છે ભોગવી રહ્યા છે લીના ને થાય આપડે ખાલ આવે ને આપડે જોયા કરીએ પણ કે એ પછી મિકેનિકલ થઈ જાય છે મિકેનિકલ ના થઈ જાય એવું છે આ ચા ચા માં ખાંડ ઓછી છે એવું જે જાણ છે એ ચાને ભોગવતો નથી પણ આપડે માનીયે છે ચા એ ભોગવે છે શું કોટી માન્યતા એ ભોગવતો નથી એ વેદક નથી વેદક નથી એ જાણનાર છે હા રસ એ પ્રતિષ્ઠિત ભોગવે કેવી રીતે એનો એક દાખલો આપો કે કેવી રીતે ભોગવે ભોગવે કેવી રીતે આપડે જોનાર નો દાખલા નો ખ્યાલ આપ્યો કે જોનાર ભોગવનાર ક્યાં ભોગવતો ખબરનારો પણ મને એમ થાય કે મને તો મને બધું જ એકી ખ્યાલ આવે છે કે આ શું મને શું આમ રિએક્શન આવ્યું રિએક્શન આવ્યું મને તો એમ થાય બધું ભોગવતી છે બધા લોકો બધા એમ કે અમને બધી ખબર પડે છે અમે બધી જગ્યા અમે જાગૃત હોય એવા તો જેટલા એમ જ કેતા હોય અહંકાર દાદા શું કહે છે કે ભોગવનાર છે એ બધું જાણતો જ નથી એમ નથી બધાને એ જાતનું જ્ઞાન થઈ ગયું છે હવે એ કોણ જનરલી આજે બધા માણસો ને થોડું ઘણું વાંચન અભ્યાસ છો એટલે સૌ કે આ ગુસ્સો બને આવ્યો એવું જાણું છું તમે જાણ્યો એવો બધા એનો અર્થ છે હું કોણ છું નક્કી થયા પછી અરે પોતાને છૂટું રહેવું જોઈએ નોષ આના આ ફાઇલ નંબર વન ના દેખાવા જોઈએ રીતના પ્રતિષ્ઠિત બધા આક્રોશ કરવી હોય અત્યારે આ વિચાર આવે તો દોષ તે દે કે ન હોય બધા દોષ દેખાય એટલા એના ફાયદા જ દેખાય એમની મુખ્ય વાત છે એ જતું નથી એ વાત સમજાય છે આઠલા વર્ષો થી આપડે કરીએ છતાં હજુ કે છે કે બીજા એ દોષ કેમ દેખાય છે આપડા દેખાતા એ જોવું નથી એ બીજે નથી કરતું જયારે જરા બે દાબામાં જે કઈ આપણી જોડે કરે છે જેથી આપણને એમનો દોષ દેખાય છે એમને ખરેખર દોષ નથી તો આગળ મટી જશે તો એ તો ઘણો ફેર પડ્યો છે પણ આ તો કઈ કમ્પ્લીટ થવું જોઈએ ને હવે કેટલા વર્ષ સુધી ખેંચવું હવે કેટલા વર્ષ ખેંચવું કેટલા વર્ષ એવું ચમકીત પ્રાપ્ત થાય ચમકીત પ્રાપ્ત થાય એટલા બધા ધીરે રાખે છે તમારે તો રેતી હજાર એ તો એવું છે ને દાદા મળ્યા પછી હજાર હવે એમ લાગે કે આપડે દાદા પાસે બેઠા છીએ તો કેમ ન થઈ જાય દાદા ની શું કે છે એનો ખોટી વસ્તુ જોઈએ મોક્ષ એટલે દુઃખ થી અભાવ કલાક માં થઈ જાય છે એ પણ સમજવું જોઈએ ને કે મારો દુઃખ નો અભાવ એ ભાઈ સમજવું જોઈએ એ એ જે તમે હું ઉડા છો એ હું સાથે લઈ ને ફરતા હોય આ વખતે હમણાં થોડા દિવસ પેલા કે હું નિર્દોષ છું આખું જગત નિર્દોષ છે હું કરતા નથી આખું જગત કરતા નથી બીજા બધા નું સહન થઈ જાય છે ત્યાં આગળ પોતે સંભાવમાં નિકાલ કરી શકે છે પણ હસબન્ડ જોડે કરે દેખાય છે દોષિત દેખાય છે ગુનેગાર દેખાય છે એટલે બેન કે મને એનો દોષ નથી દેખાતો એવું બનતું નહીં પણ હું એને જોઉં ને ગઈ વાર મને થઈ જાય ને હું કઈ બોલી નાખું કરી નામ એટલે તિરસ્કાર છે બહુ હેરાન થવા જેવી રીતે મોટા છે જે છે ને એ હેરાન થવાનું तिरस्कार જગત એવો છે કોઈ પણ વસ્તુ તમે તિરસ્કાર કરો એટલે હરીશભાઈ પેસી જાય આપણને આપણને લાગે બહુ ડર લાગે બઉ ડર લાગે એક માણસ મારી પર ચમન કરાયલો સાબજી પૂરવા માટે એ તમે જોણો છો એટલે મને કોર્ટમાં નહી પડતું ના કરાવીશ પછી એ જાણ્યું મારે કામ ના કરે એટલે અરે સમજ મજ ના દે એ પેલા પકડી બનતા હવે મને કોઠમા પે આવું મેં